લે કે તો નરી ખોટો ખોટો અને મોરદિયે નરી ખોટો થાડો ભયંકર ઓવર ડ્રોપ લીદેલા હે ઓવર ડ્રોપ ભયંકર લીદેલા કે લીધાતે હાર ગયો કે દેને દીરે એને લીધા બે ને થકે ગયા પડગે આહા બે વર્ગો કેવો દેખાતો હતો ચાલે છે પોતે કપટ કરે છે એટલે સુધી બેફાન પડે પોતે માન કરે ને છતાંય તો આમ ખાઈ ગયો પણ પોતાને ખબર ના પડે બહુ સ્ત્રી થઈ જાય તો પુરુષ માં કપટ વધારે અડધો સ્ત્રી જેવો જ હોય તાલ કદીરા બધા માન અને ક્રોધ એ પુરુષ ના પરમાણુ જબરજસ્ત હોવા દે અને લોભ અને કપટ સુખી ના બધી બધા જ જાતના સુખ સાડી લીધી હો ને તો કોઈ એડ્રેસ પૂછે તો આપે નહી સ્ત્રીઓ માં અમે સાડી પહેરી કોઈ ને ગમી તો એડ્રેસ પૂછે તો આપે નહી આપડે તો એનું કારણ કે એના જે તારીખ છે જે વ્યક્તિ છે એ શક્તિ આપ્યું એટલે મારે ભેળ થઈ જાય ભલ ભલા અમારે તો પુરુષ પછી ઉપયોગ કર્યો સ્ત્રીઓ મક્સદ નો નીકળી જાય ને આ બધી કાઢવાની વસ્તુ છે આ પેલી હં ને દાદા મારા જે કપતી ઠાકોર ને મને કે છે આ દાદા ને જોડે ગયું ગાડું આપું મારે ગાડું જોઈએ મારી <laughs> <Juheporam>. <coughs> <aparareesh> <coughs> <expectations> ને રાખે હા આખો દાડો આસપાસ બગાડ એનો એ પલંગ એનો એવું કદાચ બેન ઘેર છે કે પણ ખરીયા જ કરે છે કારણ કે બેભાન છીએ આપડે બેભાન થયું જ બદલે એટલે એના એના પ્રત્યે આપણને એટલે અત્યારે એ તો આપડે તો જાગૃત અમને કરી નહી તો જગત આપવું એમ છે એમ મારું કેવું જગત આપવું બેભાન છે આ જાગૃતિ મૂકવાથી ખબર પડે છે ને બધા સંદેશ ગયું શંકા છૂટી ગયું સંદેહ શંકા માર્ગ સાચા મીર ગયા છૂટ ગયા સંદેશ ના લાગુ ના એમ ચાલો બોલ ગયા ભીન્ન ક્યા ની દેહ નીચે માનતા થાય નીચને છૂટો કર્યો તો અક્ષર લે ગયા સર અને ગંદવારામાં તો 5 મિનિટ બાદ કંટાળવા હા તો 10 કંટાળવાની જગ્યા ઉદાહર્ય એક કંટાળવા એ આ કવર ના એ તમે કહીએ તો હે એક મિનિટ કર કરતો થાય હે ઓછું કરવાનું ચાલવા જ મળે ના કેતો હોય ના કેતો થઈ આવશે કાચું કાપ્યું કેવાય દી દે એમ નમકરવાય ન અને સહયોગી આપડે કઈ રોતો અને જાઓ એમ કહી જાય એમને અપમાન એ લાગતું નથી આવો દખલ કરવી પડે ને એ મારે મોખે દેવાની આ કવિ કર દ્વારા કેવી દખલ કરે છે સતંગ આ બધું ના ચાલે કે સમજાવે કવિ દ્વાર દ્વારા દખલો કરી દાખ દેલ નઈ ને ચલો બોવ કરી હતી અને એ દખલ હતી બધી દખલ જ કહેવાય હવે સમજાવું એ હવે સમજાવું કે દખલ હતી ને ને ને એમ ને માન્યતાઓ બદલાયા જ કરે બદલાયા જ કરે જે માટે લડ્યો હોય મારે તૈયાર થયું હોય તમે હરકત કરતા હરકત નહી કરતા હરકત કરીને છે એનો કાયદો હરકત કરીને જાય સમજાય એ લોકો શું શબ્દ વાપરે જાત જાત ના શબ્દ વાપરે તો એ બધા દેખાવા મળ્યા કચા દેખવા મળ્યા એટલે છૂટા થયા દેખાય ન ખબર પડે છતી વખત ના દેખાય છતી વખત જ્ઞાતા દસતા દેખાય આ ખોટું થયું એમ કે જુદું જુદું થયા કરવું જોયું ડુંગર ઉપર પથ્થરો આમ જતો હોય અને આમ ગુડ જેવું દેખાતું હોય બે કલાક સુધી મસ્ત છે આપડા લોકો એક બગાડે નઈ હા બે આ શંકાલ અવલંબન કથાની કથા કરી આ તો ધ્યાન રાખે છે ઉપરસોતી વાંચે બધું ઉપર થાય ને પંદર વધારે રાખેડો રાખવા અમદાવાદ મફતે શું ભાડું આપડે મૃતિકા ત્યાંનું ભાડું તમને રોજ નું શું ભાડું આપે છે તમારું કઈ ભાડું આપે છે ને તે ખુબ અસ્યા છે આવી જાતે કેમ નઈ રેતી મને કે છે ક્યાં ભાડું લઉં ભાડે જાય છે રાખે પેટ્રોલ નું દરકાર ને કઈ પેટ્રોલ મારે ખીચડી કડી દાખ ભોટલી કઈ મર જવું તારે કે લોકો ને પણ ડેરા દેખાય ને આપણને શું લાગે લોકોને એમ લાગે કે આપડે આપડી આપડે એક વાક્ય હતું દાદા નું કે હું વાકું છું અને મારે સીધા થવું છે એનું નામ ક્રમિક માર્ગ અને જે આડો છે તે હું નક્રમ વિજ્ઞાન જેને સુધારવા ફરે છે આખો ભાવ પૂરો થાય પણ એ વસ્તુ પોતે હોતો નથી ભારત ના એથી એના તો તર બધે પણ કડીબંધ અહીંથી આગળ મળી આવે એથી આગળ વસ્તુ મળી આવે કડીબંધ ઠેક પે અને આ લોકો કડીબંધ મળે નહી અને ક્યાં જાય દાદાજી ને જ્ઞાન કેવી રીતે થયું એ મને સમજાવું આજે એક બસ નેચરલ નથી જે તમે પોસો એમ નથી આ તમારી ઇન્ટેલેક્ટ થી થયું છે બુદ્ધિ નઈ આ ઇન્ટેલેક્ટ થી તમે પેલે થી બધું પ્રશ્ન કરી ક્યાં આવ્યું હા અને આમ કેમ કેવાય છે અને આમ કેમ કેવાય છે એ જે મોટી શું છે એમાંથી જે વિસ્ફોટ થયો એમાંથી અજ્ઞાન થયું છે નાનપણ થઈ હા પણ સાત વર્ષ ના પૂછપુછ પૂછ પૂછપુછી વાત પૂછપૂછ કે બધી જાત સમગ્ર ખુલાસા વગર સમાધાન શકે પણ નઈ શકે સમગ્ર ખુલાસે जरा उड़ी जाए तो आपनेट बुध समग्र खुलासो प्रकट कर बदो खुलासो सा અને નાનપણ માંથી એક જ ધંધો કે ધંધો કરું પણ મારો ધંધો કેવો ચાલે છે કે ધંધા નફો શું છે એ બધું કોઈ ને ઘાત કરવાની જરૂર નહીં તને શું અડચણ આવી છે તમને શું અડચ મારે તો ભેગા થાય ને તેનું અડચણ અડચણ મારો ધંધો આવો ચાલે છે કેમ કરે મારી નોકરી છે નહીં લખ્યા ધંધો હોય ને હા પછી મેં બંધ કરી દેતી મેલગ દેખાય અને બીજ ઓછા કરવા જવાની દ્રષ્ટિ હતી પણ પછી અને સૂક્ષ્મ રહ્યા છે એ જ્ઞાન માં ગયા હોય બરોબર બરોબર છે ત્યારે કરુણાર સ્વભાવ થયલે તો કોઈને અરજન થાય કરણ ના થાય હું સંકેલુ બીજા કોઈને અરજન મારું થાય એ અહંકાર કો બાં મન અહંકાર તો આંબાલા દીનિયા પર રહી પણ એનો એનું જ્ઞાન એનો ખ્યાલ તો હતો ને એની જાગૃતિ પછી બહુ કઈ તારે ખબર પડી ગઈ નુશ્મન મજા હતી દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો રાતે ઊંઘા આવ્યા સમજી ગયો હા બધા હંકાર મેલપુર શું લોકો શું કે પાર વ્યા અને મરદ ના દેખાતો હોય ચિંતા ઉપાજ થયા અરે પેહલા તો લગ્ન કર્યું હોય પણ ખબર ના દેખાતી પોતાની જાતને સુધી બેઠેલો કું જ નતું તેમાં ઘેર મેં તપાસ કરી દસ વિભાગ જઈ હતી અને એક સાંકળું પાટીદાર પાણી મારા પછી અથડા થાય કપડા બપડા બધા હોય મોટો બાઈક શું કાઢવાનું એ એ રેને મમતા બિલકુર મમતા અહંકાર ભાઈ પણ મારું બધું આ ચાલે છે મારો ભાઈ બધું વહીવટ કરવાનું કે છે મન ચઢગાઈ કરે છે હું વહીવટ લઈ લો શું થાય લઈ લેજો હું શું આવું છું વહીવટ લઈ લઈ લેજો અહંકાર આટલો બધો હતો તો એના થી અહંકાર ના બધા અનુભવ માં આવી ગયા અહંકાર સારું કશું આવડતું ખબર પડે કેવો દેખાય અહંકાર વાળું <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આવડાવ બઉ હોય દિલદાર કરતા પણ હોય ને હું કઈક છું એનો ફોટો લઈ શકાય નથી જાગ્રત કરી તૈયાર છીએ પેલું કહો છો ને કે જ્યાં ટાકડી લગાડે બોલે અને શું કેવાય અને આ ભાગ કયો કહેવાય હા ચિત્ર એને એને નામ શું કહેવાય નામ શું કહેવાય આને એટલે એટલે આ તો હવે આપ બતાડ્યું મને એને એ બોટી ભા કહેવાય ને બોટી થાય નહી હા તો આને શું કહે આ પાછલો છે પાછલો પાછલો પાછ પાછ ચિત્ર છે આ ઉપર ઉપર હોય ને ભમર હોય થોડે નીચે છે એ ચિત્ર છે એ ચિત્ર થોડું ચિત્ર फोटोग्राफी लाइ सक्राफी कहो भाग मणिचक्र मणिपुर चक्री मणिपुर આ સ્વાધિષ્ટું વાત આ પ્રજ્ઞા નું સ્થાન હોય કે પ્રદેશ પ્રદેશ આપે કીધું છે ને પ્રદેશ પ્રદેશ આવરણ છે એટલે કોઈ વકીલાત ના પુસ્તક કર્યો જે વાંચે દુનિયા પણ એ વગર કામ નું ના થયું જોઈએ ઉપયોગ બને એટલે શુદ્ધ જ બધું અમારો કેબ ખોલવા જાય को। थावाँ। थावाँ। थावाँ। आ, आप ज्ञान आप, ज आप कि करता पद एने करता पड़ा ना अहंकार उड़ी जाए दादा अब करे दादा कर जुए कमेड़ पड़ते दादा कोई बात करता है अपने उड़ाड़े एट्ली सामर्थ्य धरावे पुरुष म करता शोधी का <laughs> તો સમજણ આપને આ બધા દેખાય મન બુદ્ધિ ચિતહંકાર શું આપડે કઈ એનું નાખી દો એટલે આનો પચી ગયોગ લાગી બધા ભૂજવા દે ને કઈ ના ભોગ લાગી ના ચાલે છે ને કરતા પણ ઉડાડે છે અને પછી શોધી કાઢે છે કે દાદા આવું કરે છે એ પ્રમાણે છે બરાબર છે ત્યારે એને સુધારું સ્વરૂપ અને તેનું સ્વરૂપ બે જુદા પાડે છે પૂછ્યું ને કે દાદા સામાના કરતા પણ આ ઉડા આપે છે છતાં પણ પોતાની અણસમજણ લોકો દાદા આવું કર્યું તેવું કર્યું એવું જુએ છે તો હિન્દુભાઈ પ્રશ્ન એ છે જેને શુદ્ધાત્મા જે જુએ છે તો એવું છે એટલે દાદાજી એ જે પ્રશ્ન નીકળ્યો એ શુદ્ધાત્મા મારા શુદ્ધાત્મા માંથી કે મારા દેહ માંથી નીકળ્યો એટલે નીકળ્યો આ માણસ પ્રશ્ન કરે છે દાદા આવું કરે છે સુધાર્મા નું સ્વરૂપ છે જયારે પ્રશ્ન કરનાર બી પછી સુધાર્મા સ્વરૂપ નથી બનતો એનું દેહ સ્વરૂપ બોલે કરે છે જયારે જાગૃતિ બંધ પડી જાય ને ત્યારે એ કરે છે તમે એને જવાબદારી નથી કરી બધું કે <Charging> એવું કરીશું કારણ કેમ તૈયાર નવ વાગે પાણી લાવવા માંગ્યા કીધું કેમ આજે દાદા ને પોણા પાણી મૂકવા છો કે પોણા જાત ને બંને કલાક ની ભૂલ કેમ છે આ લોકો એમિક વાળા મિથ્યા કયું એ સમજાવું નહીં બદતા અને મેં એને મેં મૂકેલા છે એને સારું થાય ને સમજ એટલા માટે મૂકેલા કારણ મને પોતાના જ એ શબ્દો સમજાતા નથી મને જયારે શબ્દ સમજાશે આપડે કેવી રાખો રે કેવી शब्दोंपष्टीकरण <laughs> गुजष्टीकरण तो, तो। शब्दो शब्दो दाखला પેટ્રોલ ભાડે થી એટલે અહંકાર શૂન્ય થઈને ઉભો રે હું જાઉં છું કે ગાડી જાય છે એટલે અહંકાર પાડવાનું સ્થાન ના રહે વ્યવહાર માં તમે ja, વડોદરા લોકો એટલી બધી તૈયારીઓ દેખાય છે આપડે માત્ર ના પડે કયું કામ સૌથી પહેલેલું તો જડેલું એ રાત્રે જયારે જતો પાછા એવું મન લાગે એ પાછા વળે એટલે તો મારે વાતચીત કરવી પડે એ પાછા હોય એટલે બેગ બેગ છે ત્યાં નીચે ગાડી અને બેગ કહી દઉં કે તારે જવું જવું હોય રેજે મારી ઈચ્છા નથી પણ શું બોલવું કે વડોદરા આવ્યું નથી અને મુંબઈ થી છૂટ્યા વડોદરા આવ્યું નથી અને મુંબઈ થી છૂટ્યા પણ આવી જી રીતે ઘડાકુટા રહેવું પછી બે હવા દેખાય